પણ વાગુ વાહોલે વાહ લગ્ન માં ફરતા એક મોટો ગૌરવ લેવા લગ્ન માં જાય મટાન માં જાય તમે જોયું છે પણ આપડે સમજાયું આ કયા પ્રકારની પુણ્ય છે ખાતા હોય સુ ઘાટ માં હોય શું વિચાર માં હોય પૂના બધી પૂન નહી બંધ થોડા ઘણા હોય તમે જે કેસંગ દોડતો આવેદમ દોડતા મારે વારે કોઈ પણ વાત નહીં કે જ્ઞાની કૃપા જ્ઞાની કૃપા જોઈ છે જ્ઞાની ની કૃપા જોશે હવે લાગે કેવી કૃપા કેવી ગજર કૃપા છે એની અદાયતી બહુ જાણવા શારીખી જ્ઞાની કૃપા વર્તન થઈ જ ને કહ્યું કે કર્મ અસન્ન જ હોય તો મુક્તિ થાય કેમ ચૂંટાઈ દઈશું કર્મ કરવા જતો કર્મ અસંદ મુક્તિ થાય નહીં તો કર્મ કરીને કર્મ બંધ છે બંધન સરકારનું છે કે આ બધું દેખાય છે એનું જે સંયોગો ભેગા થયા એનું બંધન છે જે સંયોગો ભેગા થયા જે સંયોગો અત્યારે હાજર છે એ અનુબંધન છે અને બંધન માં જ પૂતું છે થાય અને ભણ ના થાય તો પૂતો હોય કઈ કામ નહીં વાત તદ્દન જણાવીએ આપણી આપણી પોતાની અંગત વાત છે આત્માની જ વાત આત્માની રીતે બધાના એ જ ગુણ એ જ મૂળ તત્વ છે સરસ છે સુરભ છે સરસ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે એવું લખ્યું હોય અને પ્રતિ લગભગ કે પણ લખ્યું છે એમ તો આ પ્રાપ્તિ દુર્લભ કેમ છે કારણ કે જે દુર્લભ દુર્લભ અહિયાં આગળ જાગી પડું જે દુર્લભ છે ક્યાંય હોય તો જયારે પ્રાપ્તિ છે નહીં તો પ્રાપ્તિ કોઈ કાર્ય છે જ નહીં એટલે દુર્લભ વસ્તુ સુલભ થાય તો જ તમારું ક્યાં શું કે નહીં તો બીજી સિવાય કે કરીની પ્રાપ્તિ નો ઉપાય હા તેની પ્રાપ્તિ ઉપાય છે ઉપાય કરવો નહીં અને પછી ઘેર અહીં એટલે ક ઉપાય હશે તો કરશે નહીં તો ભાવના તો ભાવના ગ્રંથી બંધાશે શું થાય છે જ્ઞાનીપુર થી ભાવના ગ્રંથિ બંધાર છે બંધાય ના ચડ્યા તો ગ્રંથિ તો બંધાયોજ જવાનું છે એટલા માટે કે બીજું કઈ શોધ આ જગત બીજી કોઈ વસ્તુ વધવા જઈ જાય જ નહીં સત્પુરની વ્યાખ્યા હાલી કે ભાઈ તું ગમે તે ભગવું લૂકડું પહેલું કે ધોરું લૂકડું પડે પડી એ ધોરા લોકો એમાં વાઘડી બેઠા હોય તો માટે ચોટી પડી નહીં સત્પુર જાય કે આત્માનો ઉપયોગ છે એટલે એક ત્રણ પણ આત્માનો ઉપયોગ નથી તું કે સતપુર નાની ગુણ કહેવાય શું કે સત્પુર કહેવાય તો જાણ કરે છે કે વાણી પોતા નહીં તો તે મૌલિક હોય કેવી હોય શાસ્ત્રી વાણી ના હોય તો મૌલિક વાણી હોય પોતાના પાકાલું હોય એ વાણી હોય અને તમારા શાસ્ત્રનો કાર આપી દેવા જ્યાં જ એમને આવ્યો જેમ ભાઈ મારો ઉકેલ શું કે કોઈ બોલી નહીં હું કેવી રીતે કરું એવું ના કરીશ તમે લયેલો જાય કરીને તમારી આ તમને રજા થઈ જાય કરીને સાહેબ શું તમે તારે અમને કેવાનું સાહેબ તમે કરી માથે પડી જ આવે શું કરું હા પણ કઈ હું આ કરીએ આનું શું માથે પડી જાય સર માણસ ચાલો ભાઈ જે ત્યારે એવું લાગે કે આપેલું <laughs> થાય તો અક્ર વિજ્ઞાન તેને કઈ રીતે મદદરૂપ થાય સમગ્ર જીવન નો પાયો મંત્ર નથી શું પ્રાચારી ને યાત્રા ભવ્ય એટલે કૃપા કરીને એવો તમારા અંદર છે અથવા વિજ્ઞાન બહુ જુદું છે આ તમે જે માણો છો એવું નથી કૃષિ તંત્ર તમને છે અમારી યાદ થોડી જશે આજે કરો આ જશે જગત ને વિશ્વ કરે એનું નામ અક્ષર વિજ્ઞાન જગત ને વિસ્તૃત કરે સંપૂર્ણ એમ નામ આશ્રમ વિજ્ઞાન અને જગત સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ જગત માં યાદ કરી દે સ્મૃતિ તંત્ર માર્ગ એટલે આશ્રમ વિજ્ઞાન બહુ દીધી જાય ઘણી વાત તમે જે પૂછો સ્મૃતિ તંત્ર હોવું જોઈએ એમ વાર ઘર ન થાય એની જરૂર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 શું છે તો તેની જરૂરિયાતો પ્રાપ્ત થતા પૂરી ન થાય પ્રયત્ન થતા ન થાય વાંધો નહી થાય એટલું કારણ કે જે પ્રાપ્ત છે ને એટલું જ લેવાનું છે અપ્રાપ્ત ને ચિંતા કરવાની નથી અપ્રાપ્ત ને ચિંતા કરવી એ ભયંકર ગુનો આજે કિજડી આવી તો એટલી કીજડી આવી ખીડડી કાલે શાક થઈ જાય શાક સાથે ના એ બીજી એકલી રોટલો એકલો આવ્યો અપલાપ્ત ચિંતા કરીએ ભયંકર ગુનો એટલે કૃષ્ણ ભગવાન નો ગુણો કેવો પ્રાપ્ત નહીં દેહ ની બહુ એટલે માતા નું સુરણ એટલે એમાં તો પછી ઉપાધિ કરે તો કઈ ઉપાય કાર્યવાહી થાય જ નહીં બધું કાર્યવાહી ઉડી બેના માટે ધ્યાન જ આપણ ના હોય ક્યારે સંધાન થાય છે કે ક્યારે ખાય છે પ્રાઈવેટ માં આપશે ને ત્યારે રાત ની ફ્રી બહુ આપી કરી વચનબળ વચનબંધ ના કર્મો અને મનોબળ મનોબળ ના બધું મારાય આવ્યું છે તમારે કેટલા સારું છે કેટલા સારું છે તમારે કેટલા આગ્રહ નથી તો વિગ્રહ નહી થાય છે ખાવાની બાબત માં સિદ્ધાંત કમનામ બહુ કુરુ થાય ખાવાનું મળ્યું જીતી ગયા છો આ કઈ બાબત માં જીતી નથી ગયા એ બાબતે છે સતત પ્રયત્ન એ રહે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળ ઉત્તર હવે પછી એની ચિંતા કરવી જોઈએ બુદ્ધિ થી હું વિચારું છું પણ હજુ પ્રતિથી થતી નથી એમનો એક સિદ્ધાંત એવો છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળમાં રહેવાનું અને પછી ના ચિંતા નહીં કરવાની એના પછી પછી ની પળ નો વિચાર નહી કરવાનો પ્રત્યે જે સમય માં રહીએ છીએ એ સમય માં જવાનું એના પછી ના સમય ને વિચાર નહી કરવાનો એની પ્રતિ મને નથી થતી એમ છે આવું જાણો છો પ્રતિનિધિ થતી નથી એટલે વર્તંત્રી ની જતું થાય છે બુદ્ધિ એક છે બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બીજી વસ્તુ છે હા બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ સંસાર ની અનુભૂતિ બુદ્ધિ ની હાજરી માં થાય છે અને અધ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની ગેર હાજરી છે એટલે બુદ્ધિ ના માર્ગ છે સંસાર ની જે અનુભૂતિ થાય એની હાજરી થાય એટલે આપણે પેલા પેલી અનુભૂતિ કરી છે ખરી ને થોડો વખત ઘેર હાજર થાય ને આમ બિલકુલ સ્વતંત્ર થવાની ભાવના ને નિરામ કે અવલંબન વાળું અવલંબન તો જોતું નથી પણ અવલંબન તો જોઈતું નથી આવે કેવી રીતે અવલંબન જોઈતું નથી અવલંબન એ જ પરતંત્રતા શું છે અવલંબન એ જ પરતંત્રતા એ હોય તો આપડે છે એના આધારે આપણે જીવાનું એનું નામ અવલંબન કહેવાય અવલંબન હોવું ના ઘટે પૂરું થઈ જશે અવલંબન શું તો ત્યાં સુધી જેમાં સીટ સ્ટેશન બધું હોય તો એટલો રસ્તો ત્રા ચાલુ પડશે આપડે ચાલીએ વાંધો નથી શું તો અવલંબન છેવટે નિરાલંબ થવું જોઈએ ના થાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાન નો સંપૂર્ણ માર્ગ સમજ્યા નથી માર્ગ જાણ્યો નથી વિજ્ઞાન અને ક્યાં પરાવલંબી જીવન અવલંબિત જીવન નથી પરાવલંબી જીવન શું છે અવલંબન જીવન તો સારું કેવાય પરાવલંબી જીવન તમે દસરે જોઈ રહ્યો જીવન બધા પરાવલંબી પેલા દાદા આપની પાસે આવ્યા પેલા એક જીવન માં હતો આપની પાસે આવ્યા પેલા એક જીવન માં હતો મજા આવતી નહી સારી આ તો ધ્યાન ને રૌદ્ર ધ્યાન ભરપૂર રહે આ તો ધ્યાન ને રૌદ્ર ભરપૂર હતું આત ધ્યાન રૌદાન મંદ જાય એ પરવલંબન જુદ્યું કેરાય એને પરાવલંબન પછી પછી અવલંબન માં આયા કેવું થયું અવલંબન હાથ ધ્યાન રૌદ્યાન જુદું થયું પરવલંબન જુદ્યું પછી સમ્યક અવલંબન રહ્યું સમ્યક જે એની નહેરે જતું રહે અમુક કાળે ખડા થઈ જાય પોતે પોતાની નહેરે ખડા થાય જય સચિદાન અવલંબન લખેલું જીવન મારે છે જ્યાં આનંદ જીવન પ્રકારી હોય તો જ ઊંઘારે પવન હોય તો જ ઊંઘારે અવલંબન ના હોવું જોઈએ ઊંઘ ને આવું હોય તો આય ને તમારી જાગ્રત કઈ જતી રહી નથી લાલભાઈ સચિદારણ છે ને જીવ એટલે શું એમ પૂછે છે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 અંતરાત્મા અને પરમાત્મા એક જ આત્માની દશાઓ છે જેમાં ધસુ વકીલ છે તે ક્વામાં આવો થાય વકીલ થાય વકીલ સાહેબ કરે ઘેર પપ્પા પપ્પા કરે અને આપણ કરે જાય આવો છે પણ તે પોતે એટલા જે વખતે જે કાર્ય કરે છે તે કાર્યના આધારે એમને કહેવામાં આવે છે એવી રીતે જ્યાં સુધી ભૌતિક સુખોમાં રાજ્યો પાછો છે અને ભૌતિક સુખમાં સુખ માને છે ત્યાં સુધી એ દિવાતમાં દિવાતમાં છે અને જ્યારે કોઈ જ્ઞાનીકુર ભેગા થાય ત્યારે એને કે ચખાડે ભૌતિક સુખથી બીજું સુખ નવું સુખ સનાતન સુખ જરા કઈક આવું સખાય છે કે બીજો ચાકતો કરો ત્યારે પછી ના તા તા પછી માર્ગ જોઈતું નથી માર્ગ આ જ જોઈએ અને થોડી થાય તે અંતરાત્મા થઈ જાય એનો એ જ અંતરાત્મા એનો એ અને અંતરાત્મા થાય એટલે પૂર્ણત્વ એની મેરજ થયા કરે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે પછી પરમાત્મા થાય અંતર આત્મા થઈને પોતે એની વ્યરે સહ સવારે પ્રગટ પરમાત્મા થયા અંતર આત્મા થતા સુધી ના જ્ઞાની પૂછી જરૂર છે પછી બારમા ગુંઠાણ સુધી જરૂર ભગવાન જવાબ દે હવે કહ્યું સિક્કો ભાઈ હવે બારમા ગુંઠાણ સુધી નાની પૂછી જરૂર સઘની કોઈ ભરા જાગૃતિ થાય તો કામ લાગી જાય એટલે આત્મા સ્વરૂપ નું દર્શન થાય એના માટે તમારી ઈચ્છા છે આલંબન થી પરંત થયો એટલે નિરાલંબ સ્વતંત્ર થયો ભગવાન પણ ઉતરીને શ્રી ભાઈ ને લઈને ભગવાન ઉપરી છે કોઈ પણ અવલંબન ના આધારે આપડે જઈએ છીએ માટે ભગવાન ઉભરી અને તમે નિરાલંબ થયા તો નિરાલંબ એક જાતિ ના થયા જાતિ એક થઈ એક જાતિ જાતિ ને રહ્યું નહીં પેલું જાતિ રવિવારે રાખે છે નિરાલંબ ની સ્થિતિ એટલે એમ જુદું જુદું પણ એમ પ્રાપ્ત થઈ જાય તમારે નિરાલંબ થયો તો નિળ થાય અને દર્શન કરવાના આત્મા તો તે જાય જેની ઈચ્છા હોય તે પૂરી થઈ જાય સંસાર ને પછી આવડી નહીં આત્મા એકલો આવડ્યો કેમ ન્યાલય બાત માં ન્યાલમ બાત માં એટલે શું કે ત્યાં શબ્દા પણ નથી શું છે ત્યાં કેવળ જ છે શું છે કેવળ જ્ઞાન એમબામાં એટલે કેવળ જ્ઞાન અમે જોયું શું કર્યું વર્ત્યું નહી જોયું કેવળ હા જે અત્યારે એનો અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવળ જ્ઞાન જ્ઞાન જોયું તેનો અર્થ ખોટો પડ્યો તો કેવ છે જણા કેવ જ્ઞાન શબ્દ પણ નથી અવલંબન નથી જ્ઞાન માત્ર એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર ઘડનારો ખજી ગયો તો આવ્યું આટલું કમાય આટલું થયું સમ્યક્ત થયું ઘણું થયું એક ઘડનારો ખજી ગયો ઘડનારો ખજી ગયો દ્રવ્યકર્મ છે એમાં તમે શું સમજ્યા તો દ્રવ્યકર્મ ભાવ કરેલો કરવ્યક્રમ માં શું સમજાવું તમારી ખબર ને આ ખબર ઠીક થાય એવી સમજ જોઈએ ઠીક થાય એની સમજ જોઈએ શું કરવું બધા કરે એવી જોઈએ દ્રવ્યકર્મ ભાવ કરવે ન કરવું આ ટાઈમ કારણે આખા જગત ના જીવો બનેલા છે આ તારીણે જ કર્મ લઈને જ બંધ કરે છે આમાં તારીણે જ માટે છે એ જગ્યાએ આ જીવો જીવ તરીકે રહ્યા જીવાત્મા રીતે રહ્યા એટલે આ તારીઓ સુધી જાય પરમાત્મા થાય એનો ધૈ્યકર શું આપણી સમજમાં કરવા પડે છે બધા આખું છે આ બધું સાદર હોય છે અને બધી અડગા છે ત્યારે પ્રકાશ આપતી આ મીણબત્તી આપણું નિરંતર આ પ્રયાસ કરે અને નવું ધ્રવ્યક્રમ ઉભું થાય આ મીણબત્તી કરે કરે તમારો કરે નિરંતર આ મિર શું શું વસ્તુ હશે જ્ઞાનાવલન કર્મ કે જેનાથી આપણને આગળ થશે સમજ પણ જ્ઞાન માં આવતું નથી વસ્તુ જ્ઞાન માં આવતું નથી આપણા જ્ઞાન જે છે આપણી પાસે આવડે લોકો પ્રકાશ થવા નથી પ્રગટ થવા દેતું નથી પ્રગટ થવા દેતું નથી એમના જ્ઞાનાવરણ એટલે પડદો છે ધર્મ ઉપાય જ્ઞાન ઉપર આ પડદો થશે જ આપણી પાસે માલતો આપણી પાસે જ ભાઈ લાવવા જવાનું નથી જે જ્ઞાનાવરંકન એક છે આ બધા આગળ વધુ શું વસ્તુ છે બતાવું તમને એ જ્ઞાનાવરંકન બીજું દસ્તાવરંકન છે દશાવરણ કર્મ દશાવણ કરેલી છે દર્શન જ થયું છે દર્શન થયું છે સનાતન અને દર્શન માં દિવાત માં છો મરી દઈશું ભોગા દસમ ફેર થઈ ગયું આવરણ છે તેને લઈને આ વાંકી આપણે જોઈએ છીએ સરબોજિયા આવે બીજું આવે જતા આવરણો તો બાળકો ને એવા નથી પણ દસનાવરણ હોય છે બીજું કઈ દેખાતું નથી કે દેખાય છે કરે અ જે સત્તા છે સામાન તેના આધારે જઈ શકે કેટલા ગુણ બતાવે આ મળી વ્યક્તિ માં વાપરવામાં વાઘા ફૂટ આવે બધી જીજ પાસે આપણાથી એનો લાભ લઈ શકાય નહીં હોય તમે જઈ એટલે અંતરાય કહેવાય કે જ્ઞાન છે દર્શન છે શક્તિ છે નિર્ભતા છે બધા મુલા થયા મોરબી મોરની પાંચ ને ચંદુલાલ છે દારૂ ચંદુરા ગામ માં બહુ પ્રખ્યાત માણસ હોય અને આવું લોકો સલાહ લેતા હોય પણ રાત્રે ધરાવે આવો ધારો માસ આપડે ત્યાં જઈ શકે પ્રેસિડેન્ટ આપડે ના વ્યાંની અસર છે ને પોતાનો અમલ ઉડી ગયો પોતાની સત્તા ઉડી ગઈ અને કોની સત્તા દારૂ નો અમલ ખબર કોનો છે દારૂ નો તેને લઈને આ બોલે છે હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું એવી જાણતી ઉત્પન્ન થઈ સારું રીતે પોતાનું ઘર ભૂલ્યો તંદુલાલ ભૂલ્યો અને હું પ્રેસિડેન્ટ છું એ રીતે આપણને આ લૌકિક લોકે જ્યાં સુખ માન્યું છે એવું આપણે પણ એ સંજ્ઞાથી સુખ છે આમાં સુખ છે જ્ઞાની ની સુખ માન્યું હોત તો નિવેડવા લોકેજ માંથી આપડે ખોરાક લીધો અને ખોરાક લીધો ત્યાં દારૂ થયો અને તેથી આ સસરા થાય આ કાકા થાય થાય મામલો થાય કુ થાય છે કોઈ દસરો બન્યો થાય હે ક્યાં ઉતું દસરો એમ ના એવું નહીં તો બહુ ડાયવર્સ ના લેતો ટેમ્પર પ્રાપ્તિ માટે તમે ગયા એટલે તમે પણ ટેમ્પરેટ થઈ ગયા અરે પછી સાહેબ ડાક્ટરે કહો સાહેબ મને બતાવજો એટલે સાહેબ ની બેન મરી ગઈ તને શું બતાવવાનો ડાક્ટર સાહેબ બેન નહીં મરી જશે પણ કાળા વાલા કરે સાહેબ મને બતાવજો એમ શું કા એને ભય બે ગયો સાહેબ જો મરજી જેમ્પરેશ કરો લાગ્યા હું પેસિડન્ટ સાહેબ એવું થયું છે મો બીજો અમલ અમલ પારખો પોતાનો અમલ નહી આત્મા નો અમલ ઉડી ગયો અને પર વસ્તુ નો બંધ થયો એટલે પર બેઠો પર વસ્તુ નો બલ બેઠો અને પર સત્તા ને સત્તા માંગવા લાગ્યો હતો કે મોટ કરું છું આગળ એ ચાલુ રીધું પાછી કેટલો થયું આપડે નિર્મતી માં ચાર ગુણો દરેક જીવ હોય એકાદ જીવ માં નહી બધા ચારે બધા જીવો માત્ર આપડી ઈચ્છા ના હોય ને તો એકદમ ઠંડી આવી તો આ ઘરું જે પણ ભોગવવી પડે ભોગવવી ના પડે હે ભોગવવી પડે અને あの、કેટલીક કેટલાક લોકો સાતાવે ભોગે છે કોઈ જાતનું શરીર માં દુખાય નહિ ક્યારેય રથ છે પછી આ સુઈ ગયા થશે હજુ રથ વાયરો નથી પડ્યો એટલે ટાટા માં હું આ થાય છે તો ચાલુ જ રેક ઘાઢ મળે તો અચાતા ગઈ કોઈ પુરા નામ નામ નુંવ્ય શું છે હું એન્જિનિયર હું ગોળો હું કાળો હું ધાડો પાકળો અને હવે જાઓ કોની તો એ ઉપાદેય કરવી કેવાય શું કઈ ઉપાદે અરે આદય કર્યું આદય કરું હવે જાઓ આવો આવો પધારો તમે ત્યારે જ કહી ના રખ્યું હોય પણ તમે જાવ એવું શું કહો રે કે આવો વધારો આવો વધારો અને એનો ઝઘોવાનો પછી એનો કોઈ આવે કેમ તું હમણાં દરધામ કરું તું એ અનાદેશ કેવાય શું કે આ બિચારો આવે તો બીજું અપમાન છે અને તમને માન જોઈતું નહીં આવે એ બધા નામ કરો છો ચમત્કાર ભાવો હોય જાદુગર હોય કે આ સારા હોય તો કરી શકે ચમત્કાર છે વસ્તુ ખોટી છે આખા ગમે લોકોને ફસારવા છે અને લોકો દુરુપયોગ કરે નામ થી હવે એટલે મે ચમત્કાર બધા બહુ કરો છો કારણ કે ચમત્કાર નથી એ અમારું નામ કર્મ છે એવું જાણો છો કે કોઈ માણસ ઘણા ઘરે ગુમ કે મેં આ ભાઈ નું ઘણું કામ કર્યું પણ મને અભ આપે છે એવું બોલે આવેલું એની મૂનવિ માં અભ નામ કર્મ છે અને મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને કે તમે જ કર્યું કેવાય સમય એટલે હું હડું લોકો સમજાય અભ્યાસ કામ કરતો ડાયર ઘણા માસ ઉપાડે આને આસુઆું દાયદો ને કર્યું પણ મને દસ પદ આપ્યા ચાલ્યા કરે તમને તારો અભ્યાસ ધર્મ નો એટલે આપે છે ડાયબ ને જો કેહ તમારે લીધે મારું આ બધું કામ પચી ગયું કે ભાઈ હું જાણતો નથી શું કામ પચી ગયું તમે તમે એવું જ બોલો કે તમારે તમે લેતા તો થયું આ તમે કયું કે છે ભાઈ મેં કયું નથી હું જાણતો નથી આમાં હું મને વિચાર આવ્યો કે આ કોઈ પણ માણસે કામ કરેલું છે તેને આ કોટલી આપવાની ત્યારે અહીં આપવા આવ્યો છે ભૂલ થઈ આ દસ નું પોટલું જેને કામ કર્યું છે આપવાને બધા અહીં આપવા છે મેં એને કહ્યું આ ભારી પોટલી નથી આ બીજા કોઈ કામ કરે છે તો આપ્યા કારણ કે હું તો આ મૂકીને ચાલ્યો તમે જ કેવી શકે અને જે કરનારો માણસ વિચાર્યો આટલું આટલું કહ્યું એડ્રેસ આપે જ કેમ એ પોટલી માં આવું માણસ એટલે મન હવે એ નામ કર્મો બધી બહુ કર્મો છે આગો બધી આવી હરક આવું માથું આવા આજો આવી આમ પર્સનાલિટી બધા બહુ જશન છે એ બધું આ મણીબત્તી માં છે શું છે બધું દેવું ભાઈ ને નામકર્મ થયું નામ કરવ્ય કરે હાથમું ગોત્રકર્મ છે ગોત્રકર્મ એટલે ગોત્ર નો અર્થ રહ્યો નથી અત્યારે તો કોઈ લોકો કોત્ર ના આ ગોત્ર ના ઉચ્ચ ગોત્ર છે, શું મુખ્ય ગોત્ર નો હજ બધા શું કરો છે લોકો પોતાની ભાષા બની ગયા મુજ ગોત્ર લોક પૂજ્ય કેવાય શું લોક પૂજ્ય મુખ્ય ગોત્ર લોક પૂજ્ય તમારા માં હોય તે થોડા આવશે તમારા હતા વાળા બીજા થોડા આવશે હોય સંપૂર્ણ લોક પૂજ્ય તો જ્ઞાની પુરુષ હોય તે શંકર હોય તે કોઈ જાય કોઈ લોક સંપૂર્ણ લોકપૂજ્ય ના હોય અને જ્ઞાની પૂજ ને પાછળ નમસ્કાર કરવા પૂજે ભેદ નહીં તમે જોડે પાછળ જાય ભેદ અને પેલા જ્ઞાની પુજ ની પાછળ કરાય કરે એ લોક પૂજ્ય અને લોક નિય કરતા બીજા લોક નિય અ પાંચેક ટકા વધારે પાંચ ટકા સ્વતંત્ર મત વાપરો તમારો શિક્ષણ કરો નો ભાગ જે હતો તે અમે સ્વતંત્ર રીતે અમે વાપરો આ કાળમાં જે લોક નિંદ નથી આ કાળમાં લોક પૂજ્ય અમે કહીએ છીએ એની જવાબદારી પણ અમારે માથે લઈએ છીએ માગર લોક નિદ્ય ના થતો શું કહ્યું ભલે લોક પૂજ્ય ના થાય નહીં થવાય બઉ અઘરું કરો પણ નિંદ ના થવાય તો ઉત્તમ હિસાબ છે